આ તો ડેવલપમેન્ટ કરેલું છે આપડે અહિયાં બ્રાહ્મણ કારીગર નો ભૂગો કારીગર કારીગરો કારીગર બધી કારીગરી કરવાની ઉત્પન્ન થાય એટલા બધી આ અનાવ વ્યવસ્થા બહુ ફાયદો થયો હતો ચાર ગડો દુખ આપી દેજું ત્રીજો પ્રશ્ન વેદો માં તક્ય તું વેદો તો બોલે છે ચાર લે તમે આત્મા ક્યાં પ્રાપ્ત કરો તારે જ્ઞાની જે વેદાંત ના ઉપરી નામ જ્ઞાની કહેવાય અને તેના બુદ્ધિ સાથે ના હોય તારે વેદાંત ના ઉપરી કેવાય તે ગોઠવું જ્ઞાન એ આત્મા આપી દે મોક્ષ અને આપડે પુનર્જન સારી રીતે સમજે ના સાયકોલોજી સમજે ઉપાધિ થી ભરપૂર છે મારવ હંમેશા અશાંત જીવન જીવે છે તો સરળ ઉપાય તમારે આજે ક્યાં છે કેટલું સુખ માને દુઃખ માને સંજોગ ને એના આદિજાતિ ઉપાધિ કોને કેવાય સમજાવ તમે પેલા જવા પડે ને તમે પેલા જવા આજે કોને કે ભાવ થાય અને સંજોગો એને અનુરૂપ લાગે એટલે એને સુખ ભાવ થાય એ કરે આધિ વ્યાધી કોને કહે એ તણ જે દુઃખરૂપ જે લાગે જે સંજોગો એને દુઃખરૂપ લાગે એને દુઃખ કેવાય કે આવો તો ભણ્યો નથી ને ભણાવો તો આપણે ભગવાન જાણવાની જરૂર કરે છે આદિવાદી ઉપાધિ હોય પણ એ આદિવાદી ઉપાધિ માં અમારે સમાધિ રહે હોય સમાધિ સમાધિ સમાધિ આદિવાધિ ઉપાધિ માં નિરંતર સમાધિ રહે હા તમને આધી વ્યાધી ઉપાધિ શું એ સમજાવું કોઈ જગ્યા અનુરૂપ ના હોય ભૂખ લાગે ભૂખ લાગે ભૂખ લાગે ભૂખ લાગે એ લાગી એમાં વ્યાધી જે લાગે તે વલવા માટે પાણી નાખવું પડે કે તમે એ વ્યાજ ખોરાક લાગે લાગે છે ભૂખ લાગવી એ વ્યાધી છે સરસ લાગવી લાગે છે માટે વ્યાજી છે થાક લાગે છે લાગે છે માટે વ્યાજી છે લાગે રોલ કરે અને માથું દુખતો વ્યાધિ રામ નથી ઉભાધી કોઈ બાકી છે નહીં અરે ભાઈ કલમ માં સુવા ગયા કાકા અગિયાર વાગે બધાને કહ્યું કાકા સુધી ગયા પણ હે પલંગ ચુ ચુ કર્યા કરે છે આધી કેવલ માનસિક દુઃખ એ દુઃખી અને ઉપાધિ ઉપાધિ થી ભારતીય આવી પણ દેખાવો પડે છે ભારતીય આવે ઉપાધિ આ શરીર ની આવી પડે એ પછી ઉપાધિ પણ એ વ્યાધિ બહાર થી ઉપાધિ આવે એ ઉપાધિ ના કેવા સંજોગો માં આવે એ કાર્ય રિએક્શન ના સ્વરૂપ માં ઉપાધિ આવે શન નું હોય તો તમે કોઈ પણ પ્રકાર માં આવશે નહી આખા બધા સાફ લેતા હોય પણ સાફ તમને એવું આ રેગ્યુલેશન બતા વર્લ્ડ એક ક્ષણ પણ હું આ શરીર નો ભાગ નથી અંત આવે જાત રિએક્શન ના આપે તો એનાથી મુક્ત રહી શકે એવી અને વ્યાધી આવે ત્યારે હું આ શરીર નથી આ મન નથી શરીર ને પોષણ આપવું પડે શરીર ને પોષણ તો આપવું જ પડે તમે નથી તે દિલીફો બેસી ગઈ છે તમારું નામ પાડ્યું કે હું રણછોડ એવું માની લીધું રોંગ પીલીફો બેઠી છે આદિ જા શરીર સુખ અને માનસિક દુઃખ એ બે જો સમજ ને આવે એ પોતાની સમજ ની વાત થઈ અને ઉપાધિ નો એટલે એક્શન એને બંધ કરે તો જ રિએક્શન ઓછા થાય હવે એ એક્શન એ પુરુષાર્થ હું મૂકું એક્શનને હું પુરુષાર્થ તરીકે મૂકું તો પુરુષાર્થ તો મનુષ્ય કરવો હવે મારે જે આપણને પહેલો સવાલ હતો એ કે પુરુષાર્થ સારો થાય એનું કોઈ ઉપાધિ ના આવે એનું રિએક્શન પણ ખરાબ ના આવે તો જ સંસારમાં બધે સુખ થાય દુઃખનું જો કોઈ કારણ હોય તો જે પુરુષાર્થ મનુષ્ય કે એક્શન કહીએ એક્શન રૂપે પુરુષાર્થ મૂક્યો એ પુરુષાર્થ નિર્મળ હોય સારો હોય તેનું રિએક્શન પણ સારું હોય એની ઉપાધિ ના હોય માણસ ને અને જો આપણું એક્શન સારું હોય તો પછી એનું રિએક્શન પણ સારું આવે ને કોઈ પણ જાતિ ઉપાધિ ના આવે ને સુખ આવે એટલે આ સૂચિત માટે આ વસ્તુ એમનો પેલો મૂળ પ્રશ્ન પણ આ જ હતો આ બધા સારું કામ કરીને કરે ખરાબ કરતા અટકે તો એના માટે આ એમને આ પોઈન્ટ એમને બરોબર છે સારું કરવા જાય છે ત્યારે બધા પોતાને શું ખાવા પડે છે ત્યારે એ કોઈ વસ્તુ વધી જાય અહંકાર વધે છે અને એને એ પોતાના સ્થાનો પાસે બેસી જાય છે તે કે આપડેરા ગુતરાત છે આ પણ મારો એજ ફરીથી પ્રશ્ન છે કે આ બુદ્ધિ ઉર્ધ્વગતિ ઉંચી જવાને બદલે અધોગતિ કેમ થાય એ બુદ્ધિ બુદ્ધિ છે બુદ્ધિ એને કહેવાય છે જે જ્ઞાન આખા જગત નું જ્ઞાન જાણે જે સબ્જેક્ટિવ જ્ઞાન જે અહંકારિક જ્ઞાન એ બુદ્ધિ અહંકારિક જ્ઞાન અને જે નિર્હંકારિક જ્ઞાન એ જ્ઞાન એક હરીચો હોય અને હરીચા નો રસોડા નો પ્રકાશ હારી દેવા પડે હરીચા નો પ્રકાશ રસોડા બુદ્ધિ છે દિરેક પ્રકાશ ને ઇનેક પ્રકાશ બુદ્ધિ છે અને દિરેક પ્રકાશ જ્ઞાન છે છાત્ર માર્ગતા મોક્ષ માર્ગસ મોક્ષ માર્ગ નો નેતા એટલે અમે શાસ્ત્રકારો છુ કે મોક્ષ દાતા ગુજ કે સુ કે મોક્ષ નું દાન આપવા આયા છે એને જો એ ક્યારે મળે અધિકારી હા સબોર્ડિનેશન આવ્યું પાછું એમાંથી હોય ને એટલે કે આ સંસારી જ્ઞાન નું મૂળ તત્વ માણસ મૂળ હોય અને જે સામાન્ય બુદ્ધિ ઓછી હોય એ વધારે જ્ઞાની કહેવાય ને વધારે વચે ને મોટા માણસ ની કૃપા તો કૃપા બધાને કેમ નથી મળે પછી જ્ઞાની કૃપા ની જરૂર છે કૃપા શું થાય માતા બધી ચીજ આપીશું તમારો પોતાનો માલ આપવાનો મારો માલ નથી આપી દે આત્મા તમારી વચ્ચે એટલા બધા જીવ આત્માઓ છે જે સાઈ જે ના દેખાય ના દેખાય ઘણા જીવો છે જીવોથી જોડે એટલે શહેરી નહીં અંદર અનુભવ બીજા શરીર માં રહેલા તે જાત બાતી નથી આવો અનુભવ કેમ છે બધો આ થતી નથી આ અહંકાર થાય છે બીજા શરીર માં રહેલા બીજા શરીર ને પીડા થાય છે એ બીજા શરીરમાં બીજા શરીરમાં જો પીડા થાય છે તો એનો અનુભવ કોઈ બીજા શરીરમાં રહેલા અહંકારને કેમ ન થતો હા મને કહી પીડા થાય છે અહંકારને પીડા અહંકારને આવતી છે તમને જોયું છે દુનિયાનો નિયમ છે કલ્પજ્ઞાનેશ્વર ક્યાંથી બીજા મહાન જે સતો ભેગ્યા તેમને બીજા શરીર ની દીકરા હોય તો એનો અનુભવ એમના અહંકાર ને થતો બીજા ને દુઃખ હતો સમજી શકાય છે પણ પેટમાં દૂખતું હોય મા પડે છતાં પણ મને અનુભવ એનો થાય એમની પીડા નો કોઈ પ્રકારની હૃદય ની શુદ્ધિ છે એટલું જ થાય પછી દુખવા મળે ના ખબર પડે ના પડે કઈ હૃદય ની સુધી પુરસાદ પરમટેવન આ બીજો પ્રશ્ન આવે પુરસાદ પરમટેવન દરેક ની દ્રષ્ટિએ પુરસ્થ થી વ્યાખ્યા અલગ અલગ હોય શકે તો તેમાં શ્રેષ્ઠ પુરસ્થિત વ્યાખ્યા શું છે ટૂંકમાં મનુષ્ય શું કરવું જોઈએ એક અને બીજો પુરુષાર્થ આંતરસાથો ગણવામાં આવે છે કારણ કે પુરસ્કાર ભાવના શું છે ઠીક છે આપડે આપડી નાના ઘરે છે તો એ ભરવા મળે જે ભાવના છે એ ભાવના મળે આપ્યા રૂપિયા ના મતે આવતું ભવનું તો એમાં કઈ પડે બહાર ના પડવા દે તારા આવતા ભાવે તો આ ભગવાન કઈ જવું છે અને પર્વમાં ભાવી શકે કુટુંબ ની જરૂરિયાતો માટે સમાજ ની જરૂરિયાતો પૂરી કરવા માટે અને લોકોની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરવો તે શ્રેષ્ઠ પુરસાદ કે તેનાથી પણ વધુ શ્રેષ્ઠ પુરસાદ હોય શકે જો હોય તો હા શહેર ની જરૂરિયાત માં છે જાનવર કરી રહ્યા છે કુટુંબ ની છે એ જાનવર સમજે અને બીજા મારી બચ્ચા નાનું એ કુટુંબ ની જરૂરિયાત સમાજ ની જરૂરિયાત મનુષ્ય એકલા જ છે કારણ કે આબુ મા સમાજ માંથી એને આડું જોઈએ સમજ જરૂર છે બીજું કદું છે આટલું અચરણ વાત બહાર પાસે વધારે હોય તો મદદ કરો ઘર માં પકડી જતું હોય પણ બીજા ના કરે તો ભૂલ છે આપણે સુખ જ ગમે છે દુઃખ ગમતું નથી માટે આપડે સુખ આપવાનો પ્રયત્ન કર્યા કરો બીજું તમારે આકારી રાખવાની ક્યારે ફળ આવશે આપવાનો પ્રયત્ન કર્યા કરો તમે જેવું કરો એવું તમને વિચારો તમે રાય માં જે કહો છો એટલે આપડે અંદર જુદી છે માટે આ તું રાજા છે આપડે ગબર છે રાજા કોઈ પણ ગમતું નથી સંસારી સંસારી શા માટે દૂર સંસાર સંસારી સંન્યાસી દૂર હશે એમ ગભરાય છે કાશ્મી કેવા માં આવે છે એ રીતે હિન્દુસ્થાન માં સન્યાસ કહેવામાં આવે છે કાશ્મીર યાદ કહેવામાં આવે છે એ રીતે ગમે તે મહારાજ ને ભગવાન ગુરુ કહેવું એ સંન્યાસી સમાજ આખો તેનાથી તેના તરફ ધ્રુષ્ટતા કેમ કરે તો પછી અત્યારે સમાજ આ સંન્યાસ તરફ ધ્રુષ્ટતા કેમ કરે છે સારી દ્રષ્ટિ સંન્યાસ ને અત્યારે સમાજ સારી દ્રષ્ટિ થી સારી દ્રષ્ટિ છે એમિત છે આ લાકડા વાંકવા આ લાકડો જયારે સીધો સીધા આવી ત્યાં લાકડા સીધા થવા પડ્યા છે ભલે અને ઘરના કામમાં કેમ થાક લાગે છે ઘર માં થાક લાગી જાય ઇન્ટરેસ્ટ નથી થાક ના લાગે भगवान श्री बुद्ध ने भगवान श्री आत्मा परमात्मा बनी गया भरे घना बढ़ा परमात्मा अच्छी भगवान होगा જેટલા આત્મા છે એ થાય પરમ છે કોઈ કોઈ ના ઉપરી નથી કોઈ કોઈ નથી લગડીઓ હોય આખા હિન્દુસ્તાન દરેક માણસ પાસ હોય તો બધી લગડીઓ તમારી પાસે હોય એવું લઈ લઉં એમાં રહે ને એટલે જો આ વ્યવહાર છે અને લગડીઓ બધી ભેગી કરીએ તો કહેવાય બોલવું હોય હોડું જ છે આ જુદી જુદી કે આત્મા આનંદ છે પણ જો આમ નીચે પૂછવું છે જ્ઞાના ભાઈ આપણે કહ્યું કે જ્ઞાની સમજી શકે તો જ્ઞાની કોને કેવાય જ્ઞાની ઓળખશું જ્ઞાન આપડે સમાધાન કરે આપણા બંધો કરતા બધા આપડે સમજી જવાનું કે માલ આ સુધી બુદ્ધિ બિલકુલ ના હોય અદભુત હોય ત્યારે જ્ઞાન જેમ છે છે ત્યારે ખબર પડશે કે તમારી પોતાની શક્તિ નથી એટલે બીજાની મદદ થવી પડે ખાલી હોય ત્યારે અહંકારી વાળો અહંકાર થઈ જ હોય મૃત્યુ હોય ને એટલે એ બી અહંકાર પૂછે છે કે બુદ્ધિ અને અહંકાર સરખા સરખા હોય બુદ્ધિ અને અહંકાર સરખા સરખા હોય સાંભળે મારે પાસે દેખાવીયા પાણી પહેલા આપી દે આપી દે પણ દેખા લાકારી કરે પણ અહંકાર આ બુધિ લાકારી કરાવ તમે હમ એવું બોલ્યો ને કેટલી બુદ્ધિ એટલો અહંકાર એવું કે છે એવું કે તમે એવું બોલ્યા ને અહંકાર થાય અને બુદ્ધિ ઇમોશનલ કરે ઇમોશનલ ગાડી ગાડી બોટેલે ઇમોશનલ થાય શું થાય આ ગાડી બોટેલે છે મનુષ્ય ઇમોશનલ થઈ તનંતી જીવા થઈ જાય છે પેલા એમને કહ્યું કે વાતાવરણ સરસ હોય બઉ આજુબાજુ નું અમુક અમુક ટકા જીવાય ને સંસ્કાર જીવાય એટલે બધા કયા કર્યું આ તો બધું બનતો માલ એ પાંચ ટકા હોય બોલે તારા હતા ને અમે સત્યુગમ તો હતા ને અમે પણ વાતાવરણ હોય ને એવો બધા સંજોગ પાછું વાતાવરણ સુધરે હોય સંસ્કાર સારા હોય બધે તારે જ્ઞાન એટલે પછી પછી થઈ જવાનું અહંકાર વધ્યો અહંકાર પાછો નીચે પાડે અહંકાર ને મારવા માટે તમે <muchess> મને <tapir> <tapir> <tapir> <tapir> <tapir> <tapir> <tapir> અજ્ઞંકાર છે માયા છે માયા એટલે અહંકાર છે અહંકાર જાય નહીં જાડો અહંકાર વસ્તુ ગયો ધર્મ હોય તો રમણ વસ્તી ને જ્ઞાન બે પ્રકાર ન પુસ્તક હોય કરવું પડે અને પેલું વિજ્ઞાન કરવું ના પડે રામચંદ્રજી દૂર રામ રાખી ચાર કલાક ખાસ દેડા બગાડ નહી <laughs> करेलु गत जन्म एनुपे अतरे भोगवीए छो मतलब गै जन्मे जन्म भोगवानु એટલે આપડે ભોગવી જ લેવું જોઈએ આપણે આપણા પ્રશ્નો માટે કોઈ જગ્યા જવું નહીં ભોગવી છે હું જે પૂછું છું એ જૂનો તો પછી નવું શું નવું એક દેખાડશે બાર ચાર ચોરાશી ત્યાં બરોડા સાજ પેલા તમે 12 ને 13 84 કે ખાય કાય હું ડાંટેય સર કે ને ઉપર પડે 90 જાણ કોડી કમાલ કેલું કે बराबर तो पे एक वस्तु तो खरी ने कि એક વસ્તુ કરી આખો ઘડી રાખી ગાડી વચરાવી જોઈએ साो पुरुषार्थ क्या पुरुषार्थ को मेरे पोता पुरुषार्थ करवे तो मैं शु कर रात्री जाए पूछो नहीं तो नाम देखते आया जवाब आप ते मैंने पूछ ने एम पूछो के लोगो लोगो सु केतो हूं एम के के क्या थी चांसी। आतो पोते के हत्यारे गाथी आ ही पड्या जावन जतारो ने जिया आया होया चाथी आ तो हूं पोते कहू छु के हूं पोते हो ने तो हूं एऊ कहू के आरु के 2 दणा ने 4 दणा रेजो पोते स्वतंत्र घर वाचो इले मान स्वतंत्र ना होए के हूं संयुक्त कुटुंब में रहता होय तो पण मरो पोता नो स्वतंत्र ना होए ने वो संयुक्त कुटुंब में रहता होउ तो पण तो के करू तो हां पधारो हां पधार बैठ बेठा बैठ तू जो कहो अपने जवाबदारी खी कड़ी के, के करिए तो तो खरो भाव पुरुषार्थे अरे ईष्ट देगा कही मांगू थे चौक्स ख्याल पुरुषार्थ पुरुषार्थ आ प्रकृति અશોક છે ભ્રાંતિ નો એટલે વિચાર ખરા ખરાબ કંટાળી કંટાળે એટલે મન મનમાં જે ભાવ આવે છે એ બધા પુષરાદ चलो भाई मेरा आवाचारों आवाइयन में आवाचार्थ थे મગજવારી વાળા